भावनगर मैठा बैठा कर्तव्य भाई वर्ता सातव्य भाई आज आज हूँ तमने बधाने एक सरस मजाता कहवा भाई ધ્યાન થી સાંભળજો રતિલાલ નાયક ની વાર્તા છે બુદ્ધ નામ સાંભળ્યું છે આ ભગવાન બુદ્ધ ની વાર્તા છે કપિલ વસ્તુ નામે એક નગરી હતી ઓ ત્યાં રાજા શુદ્ધોધન રાજ્ય કરતો હતો એમને માયા દેવી નામે રાણી માયા દેવીને એક દિવસ પુત્ર જન્મો રાજા અને નામ સિદ્ધાર્થ રાખ્યું એમણે સિદ્ધાર્થ નાનપણમાં ખૂબ દયાળુ હતા એક વખત બગીચામાં ફરતા હતા તેવામાં આકાશમાં હંસ ઉડતો ઉડતો નીકળો જોઈને સિદ્ધાર્થના પિતરાય ભાઈ હતો ને દેવદત્ત એ દેવદત્તે હંસને ની પાસે પડ્યો સિદ્ધાર્થે દયાથી ઉભરાય ને હંસ ની પાંખમાંથી તીર ખેંચી કાઢ્યું હંસને પંપાળો ઘા સાફ કરીને પાટો બાંધ્યો બચી ગયો દેવદત હં કબજો લેવા આવ્યો ઝઘડો રાજાએ સિદ્ધાર્થને પૂછ્યું હંસ દેવદત્તને કેમ આપતો નથી સિદ્ધાર્થે કહ્યું દેવદત્તે હંસને માર્યો છે એ ખરું પણ મેં એને બચાવ્યો છે હવે તમે જ કહો હં મારનાર કેવાય કે બચાવનારનો સિદ્ધાર્થના જવાબ થી રાજા બહુ ખુશ થયા અને હંસ સિદ્ધાર્થને સોંપ્યો સિદ્ધાર્થે સારવાર કરીને થોડા વખત હંસને છૂટો કર્યો પછી તો ભાઈ મોટા થઈને સિદ્ધાર્થે જોયું કે આ સંસારમાં બધે દુખ જ દુઃખ છે જે કોઈ જન્મે છે તે દુખી થાય છે એને માટે સિદ્ધાર્થે તો પોતાની પત્ની ને પુત્ર ને ઘર સંસાર બધું છોડીને જંગલમાં જઈ કે સંસારના બધા દુખો નું મૂળ તો સંસારના બધા દુઃખોનું મૂળ કારણ તો આપણી ઈચ્છાઓ છે આપણે નાની મોટી વસ્તુઓની ઈચ્છાઓ કરીએ એટલે ક્યારેક આપણી એ ઈચ્છાઓ પૂરી થાય સિદ્ધાર્થ પછી તો જ્ઞાની થયા અને એટલે એ બુદ્ધ કહેવાયા બુદ્ધ થયા પછી તેમણે લોકોને ઉપદેશ આપ્યો હિંસા ન કરવી કોઈને મારવા નહીં રાખવી ત્યાગ કરવો સાદી ભાષામાં એમણે આવો ઉપદેશ આપ્યો એટલે ઘણા લોકો બુદ્ધ શિષ્યો બન્યા હો અને ભાઈ કર્તવ્ય ભાઈ પછી તો આ બુદ્ધ ઉપદેશ आखी बौद्ध धर्म भाई तो आवी हती नी ने भगवान बुद्ध नी वारता। तमने आ न मजा पड़ी ने चलो आउ जो। आउ काले। तमने वारता भाई आव जो